મને આ બધું ઊંધું લાગતું હતું કે બહાર પરિણામ ના આવે સંભાવે નિકાલ કરતો બધા મારે પડે સુધી આવ बहार परिणाम नुद्धि बीजाण क्या लालच लाल तुम मूल ज्ञान पा कहे दादा जो भावना की है जी जी जी जी जी जी સંભાવ નિકાલ કરવો છે પરિણામ પંદર મહિનામાં ગરબા કે ના આવે દાદા અમારે તમે કઈ ચાકડા ફરિયાદ નથી એ કે પરિણામ આવ્યું કરે કાકી હંમેશા પરિણામ વાગે તેવું એને જૂઠું જાય શક્તિ વધતી જાય પછી એટલે કઈ પરિણામી જ છે તો શક્તિ વધે ને તમે પોતાને શક્તિ વધે છે આ તો ડિઝર્વ થયેલી શક્તિ છે આનીમાં શું છે સ્વચંદી અને લાજમીમાં શું પે છે સ્વચંદી અને લાજમી સ્વચંદીનો વાતોને લાજ કેમ છે તે શું હોય એ ઈવરીયા લાલચનો કારણ શું કે કઈ રીતે આવે છે આ લાલચ્યા લાલચ લાલચનો કારણ શું કઈ કે આ બધા લાલચો આઈએ છે એનો ડાયમરો છે જેમાંથી સુખ પ્રાપ્ત કરવું જેમાં કામ કરાવે માણસ ને માણસ આત્મા માણસ રાખે એવી લાલચો કારણ શું એવી લાલચો ઉત્પન્ન થવાનું કારણ શું સંજોગો કરે છે કે આ લાલચો જન્મજાત વસ્તુ છે કે તમથી ઉત્પન્ન થયેલી છે ધન્યતા એમને મળી તો એનો અંત આવશે ને એનો અંત આવશે ને જ્ઞાની લાવે તો આવે લાવે તો આવે જીતું જીતું છે રેગ્યુલર થાય ને સંભાવ નીકળે શું આત્મા એક જોયે છે વાતો <ợprosülcen> બુદ્ધિ આપડે પુરસાદ મળવો પડે આ ભૂલ એવી નથી કે પુરસાદ વરસાદ સારી જાય જબરજસ્ત વરસાદ મળવો પડે પછી વીજ શક્તિ ઉત્પન્ન થઈ શકતી સારું કેવાય ધન્યવાદ સાહેબ અનંત આનો આજ બગડાયેલો છે જોડે લાલચુ ને નોકરી કમા ના થાય પૈસા કમા મન ના થાય ક્યાંય લાલચ નું કઈ પરિણામ હશે એવું લાલચ નું પરિણામ હશે કે પૈસા કમાવાનું મન ના થાય નોકરી કરવાનું મન ના થાય નોકરી ધંધો ભાઈઓ આરા મરી ગયા આપડે વિરોધી કે આપડે ક્ષેત્ર તે વિરોધી હું જન્મ્યા પછી બે મહિના માં મારી માં મરી ગઈ એટલે કોઈ તમારું ઘર તો પેલું બચતું તો ખાતરી હતી ખરી ભૂલે છે બધી આખી એ પ્રતિબે તાર પછી ઉશ્કે પડી ગયો એ બાર પ્રસિદિ બેટા એ તો હું તો આવ્યો છું ગવાઈ લેતે કે ફાદોલો આ બેચેનો છે આ બાકીનમાં આ બેચેનો છે હાથમાં આવો છે આજ બબુની વાત તો છે ચારું તો મે કરેલું છે આ બમન ના એના દેવ હતા મારી કબોતર દાદાને મને નથી કરવું જી આવી તો નબદ નજે આ મબદમાં બરાબર બળ કઈ સરખે આઈ ઘર છે આજ્ઞા પાજ્ઞા છે તો તમે જાણીશ કઈક લાગે તો પછી હું શું કરીએ તો ગૌરાઈ જાય બધી સતી ગતિ આગાજત કરે ઘરમાં બધા બધા આદિવાસી બધા પેલા ને મને લાગ છે શક્તિ કરે એમાં પાસે શક્તિ આ શક્તિ તેમાં ઉપર જાય જવાબદારી મને ખબર હે પાછું એ વ્યક્તિના આધારે મરણ થઈ ગયો એ આપણા કરી દૂધ સંયમ માં આવે આપણને લાગે કે સંયમ એટલે આપ કરો જે રીતે હા એ તો એ રીતે કરીએ આ તો પણ કરાવો ને અને ઘરના બધા માણસો એમ થવા મળે એમ કેમ ભેગા થવા મળ્યું કે તેની આજે લક્ષ્મી તમારી ખૂટશે નહીં આ તો લક્ષ્મી ઘર નો તમારે તેનો લક્ષ્મી આવે છે ના તે કાયદો દિવસ કાલે આપડે મયાથી દાપીએ ની આગળ દુખદ ને નહી કે દવા દર્દ ને સપડાવે છે શું કયું દર્દ દવાને આકર્ષણ દર્દ જ દવા આકર્ષણ કરે અને આકર્ષણ કરે ગમે તે બધા કોઈ જગ્યાએ સીધી હતી હા એ તો બંધ કર્યું પણ હવે એને બધું બંધ જ ના થાય ને એટલે પછી હવે સંભાવવા નિકાલ પણ તિરસ્કાર વગેરે અટક્યો તિરસ્કાર કરવો પડે આપણે આ તિરસ્કાર શબ્દ નો તિરસ્કાર ના કરવો એનો દાદાનો પણ આપના જ્ઞાન માં દુરુપયોગ કરે નહી આપડે જ્ઞાન દાદાજી શું બધા જનરલી માનવો કરે આપણા જ્ઞાન માં તિરસ્કાર ના કરવો આપડા ધ્યાન માં એવું છે કે તિરસ્કાર ના કરો. તો કોઈ માણસ એનો દુરુપયોગ કરે ના દાદા બરાબર છે આ તો જેમ કીધું ને આપને અત્યારે પહેલો પ્રશ્ન પૂછ્યો ને કવી રાખે કે મેં આ ચા ના પાડી એનો કઠોળ ના જવાય કે એક હોય તમે એકલું રાખવાનું છૂટ આપી શું પબ્લિક માં દેખતા ધ્યાન છે પછી થોડી વાર ખોપરી માંથી ખાલી થઈ જાય લાલચ માં કાયદો એવો થયો ને એટલે જે વસ્તુ પ્રત્યે લાલચ હોય नो था नो था था एक तिरस्कार बहुत चीजें बड़ी आ तो લે તો સારું રા બીજું થાય નહી છોકરી છોકરી બધા ખુશ બુદ્ધિ પેલા સારા જ છે બઉ સારા દાદાજી લી હોય ઘરમાં બેસ છે અને આપડે ધણી પણ ના બજાવવું હવે એ આપડી પર ઉધાર કરેલું કરાયું ખરું કઈ ઉધાર જે કરેલું તે જમે ધરાવ્યું સારું જમે સારું તમારું ઉધાર થયેલું છે એમ કે જમે કરાવેલું કરાવ્યું આવું ઊંધુ કરવાનું શરૂ કર્યું હોય પેલા ને આપડે લીધે કોઈ માને પરિણામ તો આવ્યા રહેગંધી ઉત્પન્ન થાય ને સંસ્કાર ખરાબ પડી જાય દેખાતા ગમેલા હોય તો બોલાવે ગુરુ ગુલાસ ના ફૂલ જઈ હોય તો બોલાવે ગલી પછી હારું કારણ મન લાલતુ નું મન તો ત્યાં જાય આકર્ષણ વિષય નું હોય જોકે એ વિષય નો વસ્તુ નહિ પણ આકર્ષણ હોય કેવું એના કરતા પવિત્ર ના થાય સારું આવડે છે બીજા કોઈ ઘણા કારણો ઘણા કારણો કેમ કરી માણસ આવે <laughs> <laughs> <laughs> <laughs> ઘરમાં સંતોષ બૌ બઉને માટે રાખે પાડવા અક્રમ ની અજા આપના શબ્દ એવા નીકળે કે દોષ નીકળ્યા અહીંથી શબ્દ એવા નીકળે કે ત્રણ દર્શ ખરી પડે છે ખરી પડે છે પ્રેમ ઘટે અને અવસર થી ઉભું થયેલું આગળ પુનરા <laughs> <laughs> <laughs> <laughs> તારે ઓઢો ને ટીવે દે દે ના મોબાઈલ થઈ નહી દેલાલે છે કે આપ લો છોરે ફાર માં ફાર આમાં છે આજે મે આટને આરો કતરા વાળન નીચે બોલ ગચરો એટલે પછી પછી કેટલાક વિશેષ ગુણાક લાવ કેમ આવો જોઈએ એવું તો રે ના આવ એવું તો રે વિચાર નો પાટલો માલ ભરેલો હશે એટલે આવે આ વિચાર વિષય નો આવ્યો એ ભરેલો માલ હશે તો કુદે ને ભરે ગયા પછી શું કરવાનું ના હોવું એવું તો પ્લસ માઇનસ થઈ જાય એ એમ માркаબી લેનું એ પરી પેપર કે છે તે પર કર મારગા આવે ખરા એ પેપર કેવી સાચ કેવી રીતે પેપર સાચ એ વીgna કે આપડે ડોલે ધારીયત પ્રતિ થાય दान એના બલે કરી બેઠા બધું તો અબ્દી કેવો બોલશે એને બોલ કેવો કરજે આય માર કે દીધો તો બ કોં દીધો છે આવતા આપડે વિચારો ફૂટે ને એટલે એવું થાય કે એમાં જાગૃતિ ના રહે અંદર જેટવે કરું બધું મેળવાની છે ને સત્ય બધા ગાજીબો હોય ને કચરો નીકળતો એ તો આમના ટોળા ટોળા davla ini avus placement karani kod kod etle vada jo મને એવું થાય કે આ ભરતભાઈ મને ના આવડે નોકર નોકર બધા એવું મને ના આવડે બધા ના આવડે દરેક વસ્તુ ના આવડે પ્રેક્ટિસ થાય બધા નોંધમાં લેવા એ ખરું કે બિલકુલ આ બધી એક કરી બે જ ના આવે એ જ ગમે સામાનમાં આવે ને એક બાજુ કઈ મંજલી બે નીકળે તો ના નીકળે ને બસ ફોટું છે એવું બધું ને આગરી કે આ બધું છે અને ખોટા આત્મા છે તને એ બધું લાગતું નાખી દુનિયા થોડી ઘડી હોય કે ના પછી એમને મજા રહેશે એમ તડે એકલો કે નોકરી કરી શકે આના ખાતે આ ફિલ્બિયા બસ ટડે એકલો ગયો તો એટલે ના પુણેની મરા ને પુણેની મરા ને નોકરી તો પુણેની મરા ને નોકરી તો પુણેની મરા પુણે થી એ ઓ કરી બધું એના હજાર કરી બધું મારું ખોટું છે આવી જુ પ્રકારની લાલચો હશે ને મારા બીજા પ્રકારની લાલચો ખરીને લાલચો મારા માં ખરીને બીજા પ્રકારની માન ની બધું આમ મને માણસ ને આવડે ઘર ના માણસો એ તો ખુશ એક બધા તારી પાસે દોડે બધા તારી પાસે દોડે કામ કરું લાગે થોડી ઘણી લાલચ તો દરેક માં હોય ને થોડી ઘણી લાલચ તો આવે ગુનેગાર કરતા નથી પકડ્યા હતા તે બે વિષયની લાલચ કરી લાલચ કયા આધારે ઉભી લાલચ કયા આધારે ઉભી થાય કાયદો નહીં બે જણ કેટલું બધું ખબર છે મને એવું લાગે કે બોલેલું જ નહિ આ એમનામાં વાતો દાદા બધા રોગ કાઢે ઓપરેશન કરે એ સાંભળવાની સ્થિરતા ની શક્તિ ને બીજું મૂકેલું બેબી દે ચાલો મને એ વિચાર થાય કે આપણે કોઈ હું મને કહો તો હું તો પહેલા ટીકડા જતી રહે તો તોય ગયા જન પાછળ જવું પછી શું કરીશું એ તો વિચાર એને કદા ર કે કે કે કે કરો કે ટીક કરી કે કે આને ભાઈ નાના કીધું કે કે એક તો દગાળો કર્યો છે એક એક હજુ અમારું તો કશું ઉઘાડું કર્યું તમારું નથી એ હું બેટા દાદા થી જોઉં છું કે આ લોકો દરરોજ આવે છે આટલું ખુલ્લું ખોજો તો પણ એ બેસે છે દાદા કર્યું છે આનંદ એ આપણી ઈચ્છા નહિ હતી સારું તો હા શી માથા ક્યારે એવું લાલચ વાળા ને એવું રહ્યા કરે દાદા જાણતા ન હોય કોને કઈ ખબર નથી એવું પણ રહ્યા કરેનત ફેરફાર કરે દેખાય જ નહીં અમારું દાદા એ બધું તમે અમુક ચાલવા દેતા હતો અમારા જે રોગો હોય હોય જેના જોગ છે એ આપ કહો તો અમે સુધારવા પ્રયત્ન કરીએ વિધિ મુક હા એને બધું કહીએ So, आप एवं बहे तो तब जता रहो तार शक्ति आई गई जो नहीं हूं तो आनंद कचरो निकले जा એવી ગેર સમજ પણ ઉભી થાય આપ નહી એટલે અમને એમ લાગે કે આ બધું બરાબર ચાલે છે લાગે પડેલું છે બધા તમારું ઇનામ તો ખુબ પૂછાય ને મારે કઈ બચ્ચા નો મળી જાય ના અમને આપજો ઈને